साहुण नमो लोएसव साहुण ऐसो प ભાવે સદગુરુ પરમ ગુરુ તમસિદ સત્યમ નિષ્ચ વંદ હૈ સત્યમ નિશ વંદ હૈ ઘર સ્વરૂપ પાદ અંબે માતા ના લાલા ને બાધો રાખી રેલો રક્ષણ કરજો વીરા સોંપ કર્મજ ગીર લો રક્ષણ કરજો વીરા સોંપો કર્મજ ગીર લો કાચા સૂત્ર તંતે વાંચી લેજો લાગણી રેલો કાચા સૂતર તર તંતે વાંચી લેજો ઘડી રે લોલ કેવળ મોક્ષ સાધિકારી છો ઠારો આતડી રે લોલ કેવળ મોક્ષ સાધિકારી છો ઠારો આખડી રે લો અંબે માતા નાના લાલ રાખડી રે લો માતા બાંધુ રાખડી રક્ષણ કરજો વીરા સોંપુ કર્મજ ગીર લો રક્ષણ કરજો સોંપુ કર મજ ગ શરીર હે સચ િયા વરતે એવી દૃતિ રેલો સચી આજાદી વરતે દો જાગૃતિ ભગવત રૂપે નિજ રે એવી હોકૃતિજ રે એવી હોજો પ્રકૃતિ રેલો સર્વે સંયોગ સંતુષ્ટિ જરતા સાંતડી રેલો સર્વે સંયોગ સંતુષ્ટિ જર્તા સાડી રે લો કેવળ જ્ઞાન સ્વરૂપે ઓગઢ જો મન ગાંઠડી લોલ કેવળ જ્ઞાન સ્વરૂપે લો નિર્મલ કરુણાથી ની તરતી રે લોલ ખડીમલ કરુણાથી ની તરતી દાદા આ ખડી રેલો ત્રષ્ટિ સી કે જીવ બને છે મોક્ષ ગામી दृष्टि सीखे जीव मोक्ष गम में तेवी गाठो बाडी करसे पातडी रे लोल में तेवी गाठो बाडी करसे પાતડી લો કારણ મોક્ષ કેડી ગલિ છે શુદ્ધ સા કરીણ મોક્ષડી ગલું છે સુધ સા કરી લો જયના બાંધી અવિરત સતસંગ સા કરી લો બાંધી અવિરત લોતર તલનું ચેતન જગવે આપત વાણી લોલ નું ચેતન જગવે આપણી લો અંબે માતા ના લા ને બાધુ રાખડી lelo ambe mata na la la ne bandura khadirelo he ક્ષણ કરજો વીરા સોપુ કર્મજ ગીર લો રક્ષણ કરજો વીરા સોપુ કર્મજ ગીર લો પૂરી વૈજ્ઞાનિક ને સૈદ્ધાંતિકે વાતળી લો પૂરી વૈજ્ઞાનિક ને સૈદ્ધાંતિક રે વા આતડી રે લોલ કલ્પિત સુખથી થી વૃત્તિ નિજ સતવાણી રે લોલ કલ્પિત સુખથી થી વૃત્તિ નિજ વાણી લોલ અમૃતવાણી ની સરવાણી વેદક વાળી રે લો અમૃતવાણી ની સરવાણી વેદક વાળી રે લો વેદક વાણી જોસે ખુલે અંતર પા રે લો વેદક વાણી જોશ say sí. કુલે અંતર રે લોલ. અંતર છૂટે ખૂલે પાડી રેલો દાદા દુનિયાભર ની ખારી નાખો મોહાગની રેલો દા દુનિયા ભર ની ઠારી નાગટ મોક્ષાનું ભવકારી પરગટ મોક્ષ દાની લો માટે દાદા દાદા દાદા વિના બીજું કઈ na bol ma te da da da da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 दादा दादा विना बीजू कयना बोल माटे दादा दादा दादा विना बीजू कयना बोल माटे दादा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 માટે દાદા દાદા દાદા વિના બીજું કઈ ના બોલ માટે દાદા દાદા દાદા માટે દાદા દાદા દાદા વિના બીજું કઈ ના બોલ માટે દાદા દાદા દાદા વિના બીજું કઈ ના બોલ માટે દાદા દાદા દાદા વિના બીજું કઈ ના બોલ માટે દાદા દાદા કઈ ના બો માટે દાદા દાદા દાદા વિના બીજું બોલ માટે દાદા દાદા દાદા વિના બીજું કઈ ના બો માટે દાદા દાદા દાદા વિના બીજું કઈ ના બોલ માટે દાદા દાદા દાદા વિના બીજું बोल अंतर छूटे त्या खुले अंतर पा खड़ी रेलोल अंतर छूटे त्या खुले अंतर શું કે છે લાઈન સમજાય તમને સમજાય હા તમે સમજાવો ચાલો ના એમ નઈ સમજીએ તમે કઈ પ્રકાશ પાડો ને આપડે કાંતિજી સમજાવ જ્યાં દે છે જમ બોટલી પણ એટલે અંતરાય તૂટે ત્યારે અંતરાખડી ખૂલે છે એવું સમજાય છે અંતર એવું છે લાઈન કઈ છે અંતર અંતર ખૂલે અંતર છૂટે ત્યાં ખૂલે છે અંતર છૂટે સમંતિ છૂટે છૂટે એટલે શું કે પકડાયલું છે પકડાયલું હોય તો જ છૂટે ને ઓ એ છે સમંતિ પકડાયલું હશે પકડેલું સાનાથી નો સ્વભાવ નથી પકડવાનો તો પકડે એને ખોરવો છે આપણે તો સત્સંગમાં એટલા માટે મળીએ ફરીએ બેસીએ એકબીજાની વાતો કરીએ મહાત્મા મહાત્માથી સમજીએ અને ખ્યાલ એવું અંતર છૂટે તો અંતર પાછી અંતર છૂટે એટલે શું એમ અંતર છૂટે એટલે પકડ માંથી છૂટે પકડ હોય તો છૂટે એવું વાત કરે નઈ તો શું હા કઈ પકડેલા છે ક્યાંક જરાયેલા છીએ કે નહી કૃપા નું ફરક પછી આપડે કરવાનું રહ્યું એ વાત સાચે તમારી પણ છતાં છૂટે ક્યારે પકડ માંથી છૂટે તારે કે બીજી રીતે એમને સમજાવતું નથી કેવર મોક્ષ અનુભવકારી કેવળ મોક્ષ અનુભવકારી પટેલ અમને બધાને હાથમાં આપી દીધો છે હાથમાં આપી દીધો છે એટલે શું કે આપણા હાથ કામ કરે છે તમારા અંતરના બે ફૂલ ખુલેલા છે નહીં સોના બેન ના હું તો આપણે બધા એકબીજાના ખોલીએ છીએ બેન ને કોઈ કોઈનો ઇજારો દાવો કશું જ નથી સત્સંગમાં એના માટે તો મળીએ છીએ આપણે કંઈક સમજીએ આપણે પોતે પોતાને કે જેથી આપણે મહાત્માને મહાત્મા તરીકે સમજી શકીએ બીજું તો કંઈક છે નહીં એમાં હું દાદાએ આટલું જ કહ્યું છે એટલે જય સચ્ચિદાનંદ મંત્રની માળા અવિચ્છિન્ન માળાને શું લાઈન છે જય સચિદાનંદ મંત્રની પુષ્પોની પુષ્પોની માળા છે દાદા દૂર છટે નાગે છે સીરા કવિરાજે એવું અદ્ભુત બિલ્ડિંગ થઈ ગયું છે એ કૃપા છે બિલકુલ કૃપા અને કવિરાજે પોતે કહે છે પોતા ઉપર કોઈ જશ નથી લીધો એમને જશ નહીં અને વ્યવહાર તો છે વ્યવહાર છે એટલે ઉલ્લેખ આવે પણ એ વ્યવહાર છે ઉલ્લેખને એવું નથી કહેવાતું કે એમને જશ લીધો શું એવું નથી કહી શકાતું આપણે નામ લખ્યું એટલે કે જસ લીધે એવું ના કહી શકો એ તો વ્યવહાર છે સમજીએ આપણે હ્યવહાર અને વિજ્ઞાન ધર્મ અને વિજ્ઞાન તો બધા બહુ બધા સંતો પુરુષો બધા બહુ લખે છે વિચારકો બધા વ્યવહાર વિજ્ઞાન શું હશે લંગડો કેવાય આંદ્રો કેવાય તો લંગડો ક્યારે કેવાય વિજ્ઞાન વ્યવહાર વગર પાંગરું પાંગરુ બે પગેરી ઓફ રિલેટિવ આ થિયરીમાં છે શું કહ્યું કે જેથી આપણને આપણને જે કેવળ સ્વરૂપ પ્રાપ્ત થયું છે કેવળ શુદ્ધાત્મક સ્વરૂપ પ્રાપ્ત થયું છે એના કેવર શુદ્ધ જ્ઞાનના અને શુદ્ધ દર્શનના અંશો આપણામાં અંતરમાં મન માણીને કાયાની એકતાએ કરીને અર્થાત્ વ્યવહાર સાથેનું વિજ્ઞાન અર્થાત વ્યવહાર સાથેનું વિજ્ઞાન બરાબર છે ને એ આપણને બહુ સારી રીતે આપણા મન વચનકાયાના વ્યવહારોથી જ આપણને સમજાય એકબીજાના મન વચનકારો એકબીજાના મન વચનકારો સાથે વાતો કરવામાં આપણે કેટલા પોતે પોતાની અંદર થોડા થોડા આમતમ થઈ જઈએ છીએ એ જ્યાં સુધી નથી ત્યાં સુધી જે પકડો છે જેની એ આપણાથી પકડાયો નથી પકડાયો નથી એટલે કે સમજાયો નથી આહ આ બેઠો જ છૂપો છે હજુ તો રૂસ્તમ છૂપો રૂસ્તમ છે આ વાત પકડવાની છે આપણે મહાત્માઓ છે બધા છે ગમે ત્યાં બધા અક્ષરો ઇંધિયા કરશે વ્યવહાર બહુ તો વ્યવહાર તો બહુ જાતનો હોય નહીં ને એક જ જાતનો હોય ને કંઈ કેવું વ્યવહાર વ્યવહાર એટલે વ્યવહાર ભરી કઈ જાતનો કયો વ્યવહાર ક્યારે આવશે શું ખબર પડે કોઈને હત બીજા માત તો કહી શકશે કે આને આ વ્યવહાર આવી રીતે કર્યો કે મારાથી આની જોડે આવા વ્યવહાર થાય છે એને ખોટું લાગે છે મને સાચું લાગે છે આવું બોલી શકાશી પોતે પોતાની જોડે બોલે તો કશો વાંધો નથી અને હકીકતમાં પાંચ આજ્ઞાઓ એના માટે છે હકીકતમાં પાંચ આજ્ઞાઓ એના માટે કોણ છે પધારો ખુરશી પર બેસો આ રી આ પેલી બાજુ છે જુઓ આ પધારો જુઓ આ જ પકડજે ભાઈ અહીંયા આ જગ્યા રી ભલે બેસો ત્યાં હા બસ હું નામ આપનું આપ નજીક માં રહો સિનિયર બધા ભેગા થવું છો ને પૂછો કહો આપણે કરવાની એકબીજા બીજામાં શોધખોર કર્યા છે શું અર્થ છે એનો હું શોધખોર બનતા સુધી કરે નહીં કોઈ મહાત્મા નથી કરતા પણ કર્મના અમુક પ્રકાર હોય છે આપણને કરાવડા આવે છે એટલે બારી નાગે મોહાગ્નિ કહ્યું ને આમાં કેવું સુંદર છે મોહાગ્નિ એટલે હજુ આપણામાં ચારિત્રમો છે હજુ એ ચારિત્રમોની પાછળ પડી જવું પડે આપણે દરેક જણ અને બહાર જે સમાજને વ્યવહારિકના ચારિત્રો બધા જુદા છે પણ ખરી જ ચારિત્રમો અંદર રહેલો છે બધો એને પહોંચી છે એવું નથી લાગતું હમ એટલે આપણે અલવરમાં ગયા એ જાણવા મળ્યું કે દાદા આ જે બધા અલવરના અલવડવાસીઓ હતા એને જે આપણું સાયન્સ મળ્યું એનો ઉઘાડો વધારે પડતો દેખાયો દેખાયો ખરો પણ તમને એવું લાગે છે અમે તો હવે બધું ફરી વાર શું લાગ્યું તમને જોઈ ને તમે કઈ કઈ ત્યાં જોયું ના ના પણ તને ફાળ્યું નઈ બહુ કેટલું આ છોકરાઓ કહેશે અમે રહી ગયા ફરી પુત્ર જાય તેમની જોડે હા એ બે બહુ ઇન્ટરેસ્ટ છે કોઈ વખત જવાન થાય લઈ જજો એ લોકોના કરજો અને આ અમારા બે સાહેબોએ કાંતિભાઈ આનંદ કાંતિ આનંદજી અને બિહારી આનંદ એક જ હવે બે મહિને એક ટ્રીપ તો અમે અવશ્ય મારીશું હવે એ હોય એટલે પછી એમ જગ્યાએ બધા છે ને પણ ઓલ્ટરનેટ કરશે પણ આવી રીતે કહ્યું એમને બોલું આપતા પુત્રો તરફથી આટલું એ લોકોને મળ્યું આ પહેલું જ કેન્દ્ર છે કે તમારા તરફથી હોવો નિશ્ચય મળ્યો બહુ સુંદર કેન્દ્ર છે નહીં મજાનું આપણે કંઈ એકબીજાની સરખામણી નથી કરતા હંમેશા સ્પર્ધા તો હોય જ નહીં આપણા માર્ગમાં પરંતુ એકબીજાને એકબીજાથી આપણે ઉત્સાહિત થઈએ વધારે આત્મઉલ્લાસ વધે આપણો એ તો સારી જ વાત છે ને આ રીતે વાત કરીએ છીએ સામાન્યપણે ગુજરાતમાં આપણે સત્સંગો બધા જ્યાં જ્યાં ત્યાં બધા બહુ રેગ્યુલર થયા કરે છે તો જોઈએ છીએ શું પણ ત્યાં આગળ મેં એવું સાંભળ્યું રોજ કેવું હતું કંઈક રોજ કરે રોજ બોલો જો કે અમુક બધા હશે બધા તો ના કામવાળા હોય તો પણ રોજ હે ચાલીસ જણા રોજ હોલમાં બે દિવસ જે તો હોલ થઈ ગયો છે એ બધા પહાડોની વચ્ચે કે આજે એમને ચર્મચક્ષુનું એ છે છતાં પણ અંદર સમજ બહુ મજાની છે રહ્યા જ કરે છે મહાત્મા આપણા એ બેસાડ્યા ની છે એમને હા એટલે ચાલીસ જણ હવે અમે ચાલીસ જણ છીએ તે અમે નક્કી કર્યું છે કે આ હોલમાં એક નીચેનો માળ મંદિર બનાવ્યું છે આપણા રાજેશ લાકડાવાળા સાહેબ એમને બહુ સુંદર તૈયાર કરે જેવી રીતે બધે કરી આપે છે આપણને જ્યાં જઈએ ત્યાં દરેક જગાએ એ સુંદર સ્ટેજ ઉપર મંદિર બનાવી દીધું અને નીચે મોટો હોલ છે હોલમાં કેટલા જન સંખ્યામાં આવી એવું છે પાંચસો ચારસો પાંચસો છસો છસે સાતસો થઈ જાય હા છસો સાતસો થાય લાગે છે એવું થાય લાંબો છે અને પાછું ઉપર બેસે છે એ નીચે હોલ પછી પગથિયા જાય એટલે ઉપરના મારે જઈએ એટલે ખાલી મોટો હોલ જ છે આખો નાખો અને છેવાડે બે રૂમો બનાવી દીધી છે એટલે કહે છે કે અમે ત્યાં રહીશું એવી સરસ ગાડલાની વ્યવસ્થા ફર્સ્ટ ક્લાસ કરી છે એ એક ખોળામાં એવી સુંદર સ્ટેક કરેલી પછી ઓઢવાના બધા જોઈએ તો ઠંડીમાં તે પણ બધી વ્યવસ્થા એમની બધી વ્યવસ્થિત દરેક જેમ પોતાનું પોતાનું લઈને મૂકી દે પછી ત્યાં મૂકી દે બહુ સુંદર વ્યવસ્થા છે એમની સમજ કે આ મળ્યું છે પેલા તારાચંદ તો એટલું બધું લખલખ કરે છે સાહેબ ભટકીઓ ભટકી ક્યાં ક્યાં નથી ભટક્યો એના માટે હું એમને એવું નથી ખબર કે આપણે આ જ્ઞાન એના માટે પરંતુ આખું ભારત બધાને છે સુખ તો બધા શોધી રહ્યા છે સુખ મારું સુખ ક્યાં છે આઈને જતુરે મને કેમ આપો સાહેબ કેમ કરીને આઈને જ્યારે હરખું ટકતું હોત ને કે આઈને બે ચાર પાંચ વર્ષ સુખ આપીને પછી જતુરેન પાછું આવે એવું બધા ટકતું તો હું મને સંસારેય ગમે પણ એવું એ નથી આવતો આ આવ્યું ચાખ્યું ના ચાખ્યું તો જતું રહ્યું પાછું બધાનો સ્વાદ થાય છે છતાં એમાં પકડી રહીએ છીએ આપણે બધા એને ચારિત્ર કહે છે ચારિત્ર મોહિની રહેલી છે એમાં ઘર કંઈ નડતું નથી આપણને સંબંધ નથી નડતા કોઈ કશું નથી નડતું નડે છે શું તો અંદર ખોરી કાઢવાનું છે બધું એવું નહીં આપને શું લાગે છે એટલે અમે એમ નથી કહેવા માગતા કે હું બધું આ મારું સમજીને બેઠો છું ને મારો ચારિત્ર હું નીકળી ગયો છે એમ કોઈ કહેવાય દાદા ભગવાને કોઈક મારો ચાર ત્રીસ ડિગ્રી પછી આપણે ક્યાં વાત કરીએ એટલે દાદાના શબ્દ એક એક શબ્દ આપણે એવા પ્રમાણથી લઈએ કે આપણે આપણું અંદર એ પ્રમાણને થર્મોમીટર આપણા રહ્યા કરે એ થર્મોમીટર આપણને સતત જાગ્રત રાખે સતત જાગ્રત ત્યાં સુધી દાદાએ કહ્યું કે અમે અમારા ભૂલોનો નિકાલ કરીએ છીએ પણ એમની ભૂલો જુદી આપણી જ ભૂલો જુદી કેટલો ફેર પડી જાય અંદર આપણને લાગે શબ્દો તરત છે પણ એમ નથી એકની અંદર તો કેટલું હં અને હજુ તમે શુદ્ધાર્થના યાર્ડમાં છો હજુ તો અને હવે જેમ જેમ યાર્ડમાંથી નજીક તો જાઓ જરા પછી સુવાસા આવે પકડો છૂટે ત્યાં પકડો છૂટવી જોઈએ બધી પ્રકારની દરેકને દરેક પોતાની સ્પેશયાલિટી વાળી હોય પકડો પાછી કેમ હશે આ કોણ શું નામ ભૂલી ગયા જગદીશ ચાલે છે કે નહી એટલે આપણે હવે થોડુંક બધું ગુમાવી દઈએ કરતા થોડા પ્લોટ તો રિઝર્વ રાખવા પડે છે નહીં આપણા હે કંઈક થોડી મજા આવેલી ક્યાં ચાલી જાય એના જેવી છે એમની ભાષા કહી દે કે પરદેશની સ્વદેશીની પરદેશ યાત્રા આપતા પુત્ર તમે હતા નહીં બંધ કરવો છે સ્વદેશીની પરદેશ યાત્રા એટલે પરદેશ એકદમ અરે અરે વાહ શું વાત કરો આપતો બજા આપો છો બેસો અરે વાહ લાય લાઈ ઊભી થઈને આપને તારા નહીં જવા દે હોય તું જરાક અને હાચો જરાક બરોબર ખરીશું પોઈ ઓડ છે લઈ જા જા અમારા મહેતા સાહેબ ની દઉં શું કે છે શું કેવું તું ભાણો કેવાય હવે તારી શું કેવાય પેલા બધા થાય એટલે કે શું છે હંમેશા રાણી રાજાની રાજા તો બેસી જ રે ગાદી રાણી જ રાજ કરે એટલે પાઠ આવતો હતો રાણી સાહેબાનો શાળો મારી જોડે જૂના જમાના નથી એ લોકોને ખબર છે કદાચ રાણી બહુ વાલા હતા અને રાજા નિરાંતે રે રાણી બધું સંભાળે છે મહારાણી કે છે એટલે સંભાળતા હતા અને રાજા રાણી વાલીઓ હોય એટલે સારાજી તો હોય જ ને રાજા એમનું તો એટલે રહે અને બધા મજા કરે કરે બધું બહુ ઉઘરાયા કરે કે હું તો રાણી રાણીનો મહારાણીનો સાળો શું કે છે લોકો તો કે શું કહેવાય આ તો જો બિલાડી ઊંટને લઈ જતી હોય તો અમીર સાહેબ કે છે ચૌદોશિયાર ગામમાં બિચારો ઊંટનો વેપારી ઉઘરાણી માટે આવ્યો હોય ઊંટ ને ચોરામાં બેઠા હોય ગામને ચોરે કે સાંભળજો હું જઈને આવું છું મારું કામ કરીને આવે છે ત્યાં સુધી બેઠા હતા ચોરામાં હા ઊંટ ઊટ ક્યાં ગયું નથી પછી આડ સાહેબ મેં તો આપણે કહ્યું હતું ને ગયું તો કે ઊંટ કયું ઊંઠ નહીં ઊંટ જેવું નથી તમારી ભૂલ થાય છે કે આવું ચૌદશિયાનું ગામ હતું રહેશે કે અરે ભાઈ મારું ઊંટ આવું કરીને લોકો ભેગા થવા માંડ્યા એમાં એક નવી પડેલી દીકરી આવી બીજા ગામની બીજા ગામની સીધી સાદી સરળે અરે ના ના પછી એમાંથી એક ચૌદશીઓ બોલે પણ મેં જોયું તું ખરું કે બિલાડી લઈ જતી હતી એવું તો ધક્કો મારે હા ખાસ મને એવું લાગેલો ખરું થોડુંક પણ બરાબર નતું લાગ્યું હતું કે બીજા અંતર પેલા કે આ છોકરી બધા ગરિયા સાસરિયા છે એ કે છોકરી પછી બોલવા લાગ્યું અરે બિલાડી તો ઊંટે લઈ જતી હશે ક્યાં છે પછી એના સાસરિયા કે છે ઠોંસો માર્યો બોલ બધા બોલે છે એમ નહીં તો એ નહીં રહેવાય આ ગામમાં તું સીધી સાદી આવી તે હા લઈ લઈ જઈ લઈ જાય લઈ જાય લઈ જ ગયું હશે આમ કે ચાલ્યું બચારા ભોળા વેપારીનું ચૌદશીના ગામ ઉઠ ગયું હમિત સાહેબને કહેતા બહુ સારું આવડે છે સમજયું ને એવું છે આ બધું શું કહ્યું આ બધું આપણી અંદર બને છે આ સંસારમાં બધી જાતને બધાને રહેવાની જીવવાની છૂટ છે બધી જ રીતને જેને પોતાની રીતે જે મુક્ત થયો છે જીવનથી અને એ મુક્ત દશાએ કરીને પ્રાપ્ત જીવનમાં જીવી રહે છે આજ્ઞા ધર્મથી અને જેના માટે દાદા ભગવાને સ્વયં કહ્યું કે આ આવી તમારા માટે હું એ આજ્ઞા અને એ આજ્ઞા એ તમારો ધર્મ તમારો પ્રાપ્ત ભાવનો જીવન ધર્મ અને એ આજ્ઞા તમારા પ્રાપ્ત જીવનના આજ્ઞા એ આજ્ઞા એ તપ થશે તમારે એટલે તપ કરવાનું નહીં તમારે તપ આઈ પડે એને સંભાવે નિકાલ સ્વરૂપે લઈ અને ધીરજથી સમી સમી લેજો સહી લેજો સંભાવે કહ્યું છે હવે સહન કરવાનું મહાત્માઓ ના હોય કારણ કે સહન કરવામાં અહંકાર જોઈએ પરંતુ મહાત્માઓ અહંકારથી મુક્ત થયા છે છતાં પણ ડિસ્ચાર્જ અહંકારનો એટલો એટલી મદદ લેવી પડે ભાઈ એમ જ્યાં સુધી આપણે છૂટ્યા નથી શું કરીએ એટલે દાદાએ અલાવ કરેલું છે ડિસ્ચાર્જ અહંકારનો પોઝિટિવ ઉપયોગ કરો શું કહે છે બે આર્યાનંદજી જગ્યા છે ડિસ્ચાર્જ અહંકારનો પોઝિટિવ કારણ કે જ્યાં સુધી આપણી દશા એવી નથી આવી કે આપણને સહજતા અને સરળતાના એનું પાઘર્યા નથી એ આપણો પ્રેમ શુદ્ધ પ્રેમ બોલીએ છું બધાને તો સંઘમાં એકબીજા સાથે શુદ્ધ પ્રેમથી પાઘરેલાપણે કેમ આપણે રહેતાજીએ થોડો થોડો પણ જેવો થયો હોય એવો જેમ પાઘર્યા એમ તો આનંદ જ આવે એટલે દાદા દાદાના શબ્દો દાદાની ભાષા એ આપણા જીવનમાં વણી અને પછી દરેકને મન વચનક તો વણ્યા જ છે એટલે એમાં વણીને એ સુંદર એ વાણી બધાને સત્સંગે સારો થશે આપણે સમજાયું કે નહીં હા એટલે આપણું સમજેલું બધું બાજુ મૂકવા મૂકી દેવાનું કોરાણે મૂકી દેવાનું કોરાણે કોરાણે એમ સૌરાષ્ટ્રની ભાષા બહુ મીઠી છે હા ચંદ્રકાન ભાઈ કહી ગયા કવિરાજની એવી મીઠી ભાષા છે આ બધી હં મારું અને પોતાનું જેટલું લાગતું હોય ને મૂકી દીધું જા અમે તારો તિરસ્કાર નથી કરતા તમે તરછોડ થયા નથી કશું પણ તું આવે બસ બાજુ મૂક્યું હા હમ હા અને અમારા માર્ગમાં તું સહાય કરી આવીશ ને તો તને પાછું આપીશું એન્ટ્રી તને નહીં તો હમણાં એન્ટ્રી નહીં તું બેસી રહે બહાર કે સારું શાંતિથી બેસી રહીશ જો મને પજવશો ને તું બેસી રહીશ એવું કેસ પાછું મારું સમજેલું મને એ પજવશે નહીં તમે પજવા નહીં તો હું બેસી રહીશ પણ એવું થાય છે પજવવાનું થઈ જાયશ નહીં સમજ સમજીને બેઠા હિયે એટલી નિમિત્તે શું હશે આપણને બોલવાનું નિમિષાનજી આપણને કે છે આપડી સમજણ જે વાલી લાગેલી હંગરી રાખેલી એ હું સમજું છું ના હોય તો નહી જ આવે બહુ જ મહાત્મા હોય કેવી રીતે હોય શકે મહાત્મા હોય જ નહીં આવે હું શુદ્ધાત્મા થયો ગુણો મને શુદ્ધાત્માના પ્રાપ્ત થયા પણ શુદ્ધાત્માના ગુણો કરતા મને મારા માનેલા ગુણો પ્રત્યે વધારે પ્રેમ છે બરોબર છે તેમ છતાં આકર્ષણ પિત્તળ પ્રત્યે નું જતું નથી એટલે કેટ કેટલા કેરેટ કર્યું છે બફિંગ આવી કે છે બફિંગ પોતાનું જી સાહેબ ના દાદાએ તો એક શબ્દમાં મૂક્યું નવ મેં આપતા તો બહુ જ વિસ્તારથી કહું છે મહાત્માઓ માટે અને જાગૃતિઓ અને ચેતવણીઓ બહુ સારી રીતે મૂકી છે બહુ વિસ્તારથી નથી પણ થોડી થોડી પણ અંતરે અંતરે આયા કરે છે ઘણી બધી આવે છે એનો જો બને તો તમારી ફાઇલ પાસે અભ્યાસ કરાવજો ફાઇલ પાસે કે જેથી એ ફાઇલને આપણે અંદરે આપણે જ આપણને આપણી પકડમાંથી છૂટી શકીએ એવું થવા ના દે ફાઇલ એમાં આપણી સમજાતી જ ઉભો એટલે પકડાય પકડાય એટલે સમજીએ એટલે તો બેચારે બહુ ડાહી છે સમજાય તો કે આ તો ડાયા થયા એટલે હવે આપણે ડાયા થઈ જવાનું એમ કરીને એટલું પકડ જાય એવું થાય એને સમજણ છે પાછી નહીં ના હોય ફાઇલને સમજણ ના હોય લઈને આવ્યું લે છે ને હ એ સાથી મૂજાય છે કે હજુ મને મૂજાયેલી મારો સ્વભાવ મૂજાવવાનો તો છે જ નહીં પણ આ મને મૂંઝવી મારેલી એટલે એમની પાડે મારે મૂંઝવણમાં છૂટવા માટે સામે આવું છું મારી જાતે નથી આવ્યો મને બોલાયેલી છે એટલે આવ્યું છે તો કહે એવું કહે છે હા અને એ તો બધા માત્મા જાણે છે સત્સંગ બહુ થઈ ગયા ના પડતો હા અને પણ સાહેબ હા फाइल भाषा छाइल भाषा हो शुक्ला आज એટલે દાદાએ ખાસ કહેલું સત્સંગમાં જે અનુભવનું અનુ પ્રમાણ છે ને મન વચન કરવાથી પોતાના અંદર જે ખીલેલું છે અને આ કાળમાં આપણે દાદા ભગવાન પોતે પોતાને કહે છે કે કેવળ જ્ઞાન શરીરના વ્યવહારોમાં પચ્યું નહીં હવે દાદા પોતાના માટે વ્યવહાર શબ્દ મૂક્યો નથી એમને કેવળ જ્ઞાન એમને ચાર ઓછું થયું પણ વ્યવહાર તો પરિપૂર્ણ હતો કારણ કે એ કેવળ દર્શન સ્વરૂપે આપણી પાસે રહી અને બધાને કેવ જ્ઞાનના બીજનું બીજા રોપણ કર્યું કારણ કે કેવળ જ્ઞાનને સ્પર્શીને આવેલા હોય એ જ કેવજ્ઞાનનું બીજા રોપણ કરે કે જેથી કરીને તમે દેખતા થાવ અને દેખવાની આંખો ઉગડે કેટલાક કાળથી પેલા કૃષ્ણ ભગવાનના કૃષ્ણ અવતારમાં કહે છે ને કે કાળ પાછો મૂકી દીધો કૃષ્ણ ભગવાનની પાછળ કાળ બંદર ભગવાન શું છે લો બંદર આપો કાળ મૂક્યો પેલા ગુફામાં ગયા પણ કૃષ્ણ ભગવાન કહે છે આ તો કાળ છે મારાથી એને હું સીધો નહીં જરાસંઘી અને કૃષ્ણ ભગવાન બિચારા શક્તિ ઓછી ના વે ને એટલે એ માથા ઉપર લઈ લે છે પછી કૃષ્ણ ભગવાન પેલો ભારે શરીર વાળો નામ શું કાલિયા થોડો પાછળ પડી જાય છે પછી મૃચ્છુકર ની ત્રણ ગુફા હોય છે એમાં ઋષિ સૂતા હોય છે એ તો તપ માં દેવા થાક પછી નિંદ્રા પોડી ગયા હતા ગુફામાં કોઈ હેરાન ના કરે અને કેટલા વખત થી પોડતા વર્ષોથી નિંદ્રા માં પણ યોગી હતા બહુ મોટા અને એ જાણતા હતા કે આ યોગી કોણ છે શું છે જો એની આખ ઉઘડી તો ખરાશ થઈ જશે કેટલા વર્ષો બંધ થયેલી આખ ઉઘડે શું થઈ જાય હે અને આપડે અનંતવતારો બંધ થયેલી પછી ઉઘડી હવે એમાં ચારિત્ર બોની ને ભસમાં થવું પડે અગ્નિની જરૂર નથી એમાં તપ ના અગ્નિ જોઈશે એવું ને તો કસ્ટમ કળા કરી કે આમાં સુતા હતા ને એટલે એમનું આમ કહીને નાખી દીધું એટલે એને કઉ હજુ પકડાવતો નથી આવ્યો અને હંતઈ ગયા અને પછી ધીમેરીને પેલું અહીંયા ગુફામાં હંત આવ્યો છે આયા ધીમેરીને આપડા બધા <laughs> <laughs> <laughs> <laughs> આ પાત્રોમાં એમાં સંજ્ઞા એવી સરસ મૂકેલી હોય છે ખરી એમાં અધ્યાત્મ જ છે બધું પરંતુ દ્રષ્ટિ જેની પાસે હોય તે સમજી શકે શું કશો ખરું કે નહીં હવે વાંચો કેવું આવે કૃષ્ણ અવતારને માછ મજા સમજ્યું એ પોઝિટિવ સાઈડનું કહેવાય આપણે આપણે બધી ફાઇલો જ છે ને જે કહીએ તે એટલે શું વાત ચાલતી હતી આપણી જેમાં અહંકાર તો ખરો પણ રાણી બુદ્ધિ રાણી છે ને એને પહોંચી વળવાનું છે એ રાજાની રાણી એને રાણીનો સારો રાજ કરતો હતો ને અને રાજાને ખબર પડશે કે રાણીનો સારો કરે કહું સાહેબ બનાવ જાણે છે હા સાહેબ તો એ કોણ છે તો ખબર મહારાણી સાહેબ ભાઈ સાહેબ મહારાણીનું રાજ ચાલે છે એ રાજ ના ચાલે એવું કરવું કારણ કે એમાં પેલો અહંકાર પછી સારો થઈને કામ કરે રાજ થાય કરે આપણી જ અંદર આપણા જ રાજમાં શે કરે છે બધાય ને મધુબેન ખરું નઈ હા એટલે અંતઃકરણ છે કહેવાનો મતલબ અંતકરણ અને ડિસ્ચાર્જ અહંકાર કોઈ પણ રીતે એની કિંમત કોઈના માટે પણ આપણે પોતાના માટે તો ખરી પહેલી જ પછી કોઈના માટે ઓછી આંખવા જેવી નથી એટલે જ્યાં હોય તો સંભાળી સાચવીને બધે ચાલવું વ્યવહાર કરવો એ બધું કરવું છે બીજો રસ્તો જ નથી બહુ જોખમ છે ઉદગલ બહુ રિએક્ટિવ છે આજે अणु रे रेडियटिव थी गयू अने रेडियो एक्टिविटी थी शू के बी जाए दवाओं बहुत मुश्किल है आज तो अने करते रिएक्टिव पुदगल है स्वभाव रिएकटिव नहीं पर एने रिएकटिव स्वभाव में अपना थी मुका गया बिचारू शू क्यू बेचारू <laughs> એટલે એને એના બેચારા પણ અમારે છુડાવવું પડે ને આપણે જ આપણાથી મેં કહેલું તો આપણાથી છૂટે નહીં તો એને આપણી નજર હેરાપર પડે તો છૂટે ને હે એને એને કહે છે દ્રષ્ટિફળ શું કહે છે એટલે આપણે જ આપણા પર દ્રષ્ટિફળનો આપણો લાભ લેવાનો સિમંદર સ્વામી પ્રાર્થના કરીએ કે હે સિમંદર સ્વામી પ્રભુ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી મારી આપની અંતરથી પ્રાર્થના છે કે અમને આપનું દ્રષ્ટિફળ સેવા ફળ અવશ્ય પ્રાપ્ત થાઓ, અવશ્ય પ્રાપ્ત થાવ અવશ્ય પ્રાપ્ત થાવ બસ પછી આપણે એમ કહીએ આ બીજા જ ભય પ્રાપ્ત થવાનું કન્ડિશન મૂકીએ ના ચાલે પણ થાય જ એક કે બે ભાવ થઈ જ જાય દ્રષ્ટિફળ ને સેવાફળ આ બે બહુ મોટા છે શું કહ્યું સેવાફળ તો સેવકને સેવા લીના બે હોય એટલે ઓટોમેટિક મળે જ ઓટોમેટિક મળે પણ આ દ્રષ્ટિ ફર બહુ અગત્યનું છે એટલે મહાત્માઓને આપણને વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા મળી છે પહેલાંમાં પહેલી એ બહુ જ છે ઘણી જ છે અને દાદા ભગવાન એમની સાથે આપણે એમની દ્રષ્ટિ દ્રષ્ટિ મેળવીએ ને તારે એ ધાતુએ ધાતુઓનો મેળાપ થાય એટલે કે એમના બધા શુદ્ધ ચેતન છે આપણામાં શુદ્ધ ચેતન છે એ બેનું આખું તાર સંધાય તાર જોડાય અનુસંધાન થાય એને પણ એ બધી દ્રષ્ટિઓ ના કરી શકાય જ્યાં સુધી દ્રષ્ટિ નિર્માણ નથી થઈ નહીં નહીં એ વાત છે બહુ સાચેતી એટલે કે એટલા માટે જ આપણે આપણો સ્વાધ્યાયનો વખત ગમે તેમ કરીને ગમે તેવું વ્યવહાર ફાઇલ આવ્યો જેટલી કરી પાછા ફ્રી બેહી જવાનું અને એનો ઉપયોગ કરી લેવાનો કરવો જ પડે કરવો જ પડે બધી જ રીતે કામો આવ્યા કરે પણ એને આમ તેમ સમેટીને પછી મૂકીને પછી આપણે આપણા બધી બેહી જઈએ એટલે બેહીને આમ આમ એવું નથી કરવાની જરૂર પછી એવા બધા ઘણી વસ્તુ હોય છે એના માટેની સમજાયું ને એ ઉપયોગમાં રહેવા માટે નહીં એના હિસાબ હોય ત્યાં આપ્યું સુરત થી સુમતી બેનના જઈ સચિદાદા દાદાજી આપણી હા આપણા ઓફિસના સ્ટાફમાંથી સુજીનભાઈ સુજીત તો સુજીતભાઈ નામના ભાઈનો એકવીસ એકવીસના રોજ અજન્મજન્મ દિવસ છે એટલે આવતીકાલે જે આજે ખાસ આપના દર્શન માટે આવેલા છે અને માળા પહેરવા માગે છે પધારો સુનિત સુભાઈ અહીંયા આવો દાદાજી બીજું છે એનું આવતો ભાવ હોવો જોઈએ હું પહેલા પહેરેલું જ મારી જાતે તો કે દાદાને મારાનો શોખ થઈ ગયો લાગે પણ દાદા જોઈને મહાત્માઓ શીખી ગયા છે શીખી ગયા છે જેવું જોઈએ એવું શીખાય પરંતુ શું જોવું એ મુશ્કેલ છે બધી મહાત્માઓ તો ફાઈ ગયા છે બધા આટલો મોટો સંઘ અત્યારે કેટલો કેટલું બધે એક્ટિવ કેટલું સુંદર ચાલે છે દિવસે દિવસે એનો વર્ધમાનતા થતી જાય છે નહીં એટલે ભાઈ મારા ખૂબ આશીર્વાદ છે આજે તારો કાવ આવતીકાલે છે અજન્મા જે દિવસ હું તારી ઈચ્છા છે કે આવે અજન્મા જન્મ દિવસ એટલે ન કહો મને હું બોલું છું રિપીટ બોલ મોટેથી બોલ ઈચ્છા તો કંઈ નથી અત્યારે બોલ ને મોટેથી ઈચ્છા કંઈ નથી ઈચ્છા કંઈ નથી ઈચ્છા અગર કોઈ જીવતું હશે તમને જોવાની ઈચ્છા હોય તો ઈચ્છા પૂરી થઈ જવાની ઈચ્છા ઉઠી ઈચ્છા પૂરી થઈ ગઈ જોવાની ઈચ્છા ઉઠી તે પૂરી થઈ જોવાની જોવાની ઉઠી તે બોલો ને તમે તમે તો એક્સપર્ટોલા બાપા શું કહે છે બઉ મીઠી પણ બીજી બધી જીવનમાં બધી ઈચ્છા રહી નથી ને હવે પૂરો કેટલા વર્ષ થયા તમને ઓગણત્રીસ એટલે કે નાઇન્ટી ટુટી બધ નવડો પહેલો વંચાઈ ગયો એટલે તમે બાણું વર્ષના થશો જાઓ કે આપણો આજ્ઞાધર્મની આખી સમજ પૂરી કરી લેવા માટે જેટલી આકારમાં બને એ બધી બરોબર આજ્ઞાધર્મથી શું કરો છો આપણા સ્ટાફમાં છે અરે આ મોટા બે માસ્ટરો છે ને સ્ટાફમાં આ મોટો માસ્ટર નાનો માસ્ટર તમારે મોટું નાનું કોણ મને ઉભા થઈને કોને બોલો પ્રેસિડેન્ટ કોણ ને વાઈસ પ્રેસિડેન્ટ કોણ બોલો બોલો બોલો હચ્છા સારું આ તું જા આશીર્વાદ છે જા ઓફિસ માં કામ કરજે બરોબર તને સારું લાગે છે ને કરજે જા શું ભણાય છે બહુ વાંધો નહીં તો બહુ સરસ સારામાં સારું હંમેશા એ જ વધારે ભણ્યા કે ખલાસી નામના બહેનો બહેનનો પણ અજન્મ જન્મ સાજે છે આ છે તે આવી નથી શક્યા પણ એમના તરફથી પ્રસાદ રાખવાનું કેવડાવ્યું છે તો દાદાજી એમના આશીર્વાદ માટે આપને વિનંતી કે આજના આપણા પ્રસાદના કોણ છે આવી ગયો આવતીકાલનું છે આવી શકાયું નથી છતાં એ મોકલ્યું તો આ કહેવાય કે નહીં બોલો હા આને ભગવાને બહુ મોટો સિદ્ધાંત આપ્યો કે ભાવ થાય ને તે ભાવ થાય એ સમય અને એનું પરિણામ આવવું એ સમયે બે સાથે જોડાયેલા છે બે સાથે જોડાયેલા છે આમ સિદ્ધાંતમાં વિતરાગના સિદ્ધાંતોમાં એ એક સમય કહેવાય છે પણ એક સમય હોઈ શકે ને એક સમયની પાછું પાછળ આવે પણ સમયની ભાષા બહુ ઝીણી છે એટલે આપણે અવસ્થાઓ ક્ષણ કહીએ આપણે અને હવે એનું પરિણામ આવ્યું ગઈ આવતીકાલનું છે એડવાન્સમાં આવ્યું જુઓ તમે ધીરુજી બોલો ભાવ કેવી ચીજ છે હમ એ કહીએ યાર રાગીની ખલાસી અને પેલી પેલી પેલી બેસેલા નાકવારી એ કોણ છે એને બહુ ઉલ્લાસ છે બેસી ગયેલા નાકવારી છે નેપાલી જ છે ને તો મનેપાલી જ એવી લાગે હોય ભાઈ યાર પૂદગ કે આપણે જાતે થોડું બનાવ્યું છે કે જાતે બનાવીએ બરાબર છે હા કેવું વાસ્તુ આપણે જુઓ આપણે ઘણાને એમ થાય કે હવે આપણે ભાવ કેમથી હોય આપણે શુદ્ધાત્મા થઈ ગયા જે ભાવ શું વસ્તુ પરંતુ આ બધું જ જ્યાં સુધી આ ફાઇલોનો નિકાલ સંભાવ નિકાલ એટલે કે ચારિત્ર મોહિનીનો એમાં સમજવાની જરૂર છે આપણે બધાએ સંભાવ નિકાલમાં ચારિત્ર મોહિની ખાલી થતી જતી જાય સમજાતી સમજાતી સમજાતી અને આપણને બાય બાય કરતી વિદાય કરતી જાય એના તો કેટલા બધા પડરો છે બધા એ ઘણું જરૂરી છે આપણને કે જેથી આપણે આ બે દી દ્રષ્ટિને આજ્ઞા મળી છે કે વ્યવહાર દ્રષ્ટિ છું તે વ્યવહાર દ્રષ્ટિમાં કોઈ જગાએ ભેદ ના દેખાય ગમતા ના ગમતા કસ્સામાં ભેદ ના દેખાવો જોઈએ અને ખાસ કરીને ના ખાસ કરીને અને અપમાન જગ લાગે સ્વમાન ના સચવાય એવું હોય એવું બધું કોઈ પણ બધું વસ્તુ હોય અપમાન સ્વમાન ના હોય પરંતુ છતાંય દરેકને કંઈક તો હોય ને થોડું રહેવાનું એટલું તો જોવું જ આપણે અને એ બધું અંદર પડ્યું છે એટલા માટે આ સત્સંગને હંસની સભા ગઈ અને અમારા આપતોપુત્ર સાહેબો છે જ્યારે સત્સંગ કરે અને અમે આપણે સત્સંગ કરીએ ત્યારે પરમહંસની સભા એ રચાય છે જ્યારે સત્સંગ કરીએ ત્યારે અને હંસ હોય ને પરમહંસ હોય એવી સત્સંગની સભામાં એ પહેલાં મોતીનો ચારો ચડો એવું કંઈક કરી કવિરાજ કહે છે ખરા શું કહે છે સાહેબ કંઈ ખબર છે મોટી ના મૃત ના મોટી ચૂન સર chu પછી આ બહુ નજીકમાં જ પહેલું થયું લગભગ નજીકનું થયું પછ છે આ તે જે એમની સમર્પણતા થઈ અને જ્યારે એ તો બહુ કુદરતની બક્ષિસ લઈને આવેલા છે અને દાદાની કૃપા અને દાદા દાદર સત્સંગ થતો બહુ નાની જગ્યા અને બેસે અને આવે ને કવિરાજ આવે દરવાજેથી આમાં આવી અને સાઈ સાબ દાદા સાહેબ સામે બેસી જાય જગ્યા હોય બીજા બધા બેઠા હોય ને આખી દસ અગિયાર ફૂટનો રૂમ પંદર ફૂટ તે આ સાડાસાતે આવ્યા હોય એકદમ જોયા જ કરે સત્સંગ જે બોલે એવું અંદર ચાલ્યું જાય એમને અને પછી આ પદો નીકળે બોલો આ પદની રચના કેવી સુંદર થઈ છે આ યુનિવર્સલ પદ છે આ કેવું યુનિવર્સ આ અને વિશ્વ મેં શાંતિ હોન અમુક અમુક પદ્ધતિ એવા છે એને આપણે જુદા રાખી અને જાહેર સત્સંગ બધાઓમાં એમાં બહુ જ એનો આખો વિસ્તાર કરે એવા છે એમાંથી પૂછે એમાંથી સત્સંગ નીકળે આપણને બધાને તો સમજ્યું અદભુતપદ છે ફરીથી તમે બોલો એટલે આપણે સત્સંગ કરીએ પર ખાલી બોલો એવું નહીં જ્ઞાન અમૃતના મોતી અમૃત અમૃત શબ્દ બધાએ બહુ સાંભ્યો છે આપણે એટલે અમૃત કલ્પનામાં આપણે સાંભળ્યું છે કારણ કે કોઈને કડવી વાણી ગમતી નથી એને સાબરવાણી સારી લાગે પોતાને અંદરથી શાંતિ સુખ આપે એવી વાણી જ ગમે બધા એવું જ છે બધા એને તો એવું હશે ને એવું ના ગમે ના એમાં પદ જ નથી એટલે ઝેર ત્યાં ગયા બધા ઝેર કહેવાય છે બધામાં એની વાણી ના એ આ કાળ છે પ્રભાવ ને કર્મના કારણો કર્મની ગતિઓ બધી એમાં આપણે આ દેવોને આપણા રાક્ષસબેની વચ્ચે યુદ્ધ થાય છે અમૃત માટે અને આમ તેમ થાય છે બધું એટલે સ્પર્ધામાં આમ જ થવાનું હંમેશા અને મહાત્મા માત્ર સ્પર્ધાથી મુક્ત હોય છે પણ એ સમજણ એટલી બધી ગેર બસ વાક્ય બેસી જવી જોઈએ શ્રધ્ધા કોઈ જાતથી પોષાય નહીં મને એટલે અંદર જ અંદર જ બસ અને કોઈના ગુણ જોઈને આપણે બહુ હરખાઈને એને જોઈ લેવું જોઈએ બસ બીજું કંઈ ના કરવું જરાક ગુણ ગમે તેવો દેખો સરખી જ જોઈએ આ કાળમાં ગુણ ઓછા પેલો બીજો ભાર મોટો જ હોય પણ દાદાએ શું કર્યું એમને જોયું કે સાવ નેગેટિવ હોય ને જરાક એનું પોઝિટિવ પણ જવું એને જ વિકસાવ્યું એમને આ સારામાં માળી હોય ગાર્ડનનો તે એમાં બધું બીજું બધું સરખું તો ના ઉગે પણ એના વતી એવું સુંદર વિકસાવે તો આખો બાગ ભરાઈ જાય એનો સમજાયું એવું છે ને એવું એટલે જ્ઞાના મૃતના મોતી ચૂકે મોતી કે છે એટલે કે મંદડા મંદડા કયું એટલે મનથી આપણે મુક્ત થયા છીએ મન થઈ છે એના વિચારો દ્રશ્ય જ્ઞેને દ્રશ્ય સ્વરૂપે મન થયું એના જ્ઞાતા દ્રષ્ટા થયા એટલે એ જ્ઞાતાદ્રષ્ટા ભાવે પછી અંતઃકરણના અહંકાર હોય ડિસ્ચાર્જનો બુદ્ધિબહેન એની રાણી હોય બેન છે રાણી બહેન તો આપણી નહીં રાજાની તારીણી જ કહેવાય ને ડિસ્ચાર્જ અહંકાર હા બરાબર અને ચિત્ત તો ઓટોમેટિકલી આવી રીતે જો મન જ્ઞેના જ્ઞાત દ્રશ્ય થઈ જાય છે તો ચિત્ત આપણું શુદ્ધ ચિત્ત સ્વરૂપ એટલો ક્ષમિક રહે છે ધીમે ધીમે રહે ઓપન સ્વરૂપ એ થતું જાય એટલે આપણે અનેક ચારિત્રમોની અનેક પ્રકારે છે એમાંથી ધીમે ધીમે ઉકલતી ઉકળતી ઉકલતી જેટલી ઉકલી એટલી ઓછી થઈ એ અનેક એટલું ઓછું થયું કેટલું અનેક અનેક નહીં અસંખ્ય નહીં અનંદમાંથી અસંખ્યમાં આવ્યા અનેકમાં આવ્યા અનેક એટલે હવે એટલે મોતી ગણવાના ને બધા ચૂકવાના ને એ મોતી ચૂગે કે છે ચૂગે એટલે હંસનું કહેવાય છે કે ચાંચ મૂકે અને દૂધ તો એ દૂધ દૂધ ખેંચી જાય અને પાણી રહી જાય એ હંસની ચાંદનું લક્ષણ છે સમજાયું ને એટલે આપણે આ વ્યવહાર દ્રષ્ટિ મળી છે એ વ્યવહાર દ્રષ્ટિમાંથી આપણે બધા આપણા બધા જ સાથેના વ્યવહારમાં પરંતુ બેઝિકલી આપણા પોતાના વ્યવહારથી આપણે રહીએ ત્યારે આપણી પ્રજ્ઞાએ કરીને એ આખું અજ્ઞાન અમૃત ખેંચી લે બધા વ્યવહારોમાં અને કેવી રીતે તો કે દર્શન પ્રકાશથી કેવી રીતે દર્શન પ્રકાશથી એ ખેંચાય નહીં ત્યાં સુધી એ જ્ઞાનરૂપે ખેંચાય નહીં જ્ઞાનરૂપે ખેંચાવવું એ પરિણામ છે અને દર્શન રૂપે તે ખેંચાવવું એ પુરુષાર્થ છે પુરુષાર્થ વગર પરિણામ ક્યાંથી હોય પુરુષાર્થ બે રિલેટિવ રિયલ બંને પ્રકારે હોય પણ એ ચાલ્યા કર્યા હતું જ્ઞાનના મૃતના મોતી ચૂગે હંસા એટલે પ્રજ્ઞા અંતર આત્મદશા આપણી જાગૃતિ અને જાગ્રત ભાવ માન સરોવરમાં એટલે કૈલાસનું માન સરોવર છે ને એમાં એટલે કે અહીંયા આગળ શિવજીને બીજું બધું બહુ વ્યવહાર હોય પછી કે ચાલો પાર્વતીજી આપણે સરોવરના કાંઠે જઈએ માન સરોવર જાય પાછા તમે શાંતિ માટે ને એ બધું કરે સમજાયું ને આ બધા રૂપકો છે વાત સાચી છે આપણા જયંતિભાઈ સાહેબ ને આપણા મહાત્માઓ ઘણા જયા છે ત્યાં અને કહેવાય છે ઠંડુ હોય છે ત્યાં અમને ઠંડુ જ ના લાગ્યું ને તમારા કાકા ગયેલા તે એ બધા આપણા મહાત્માઓ ગયેલા મને સુધી બી હશે કોઈ હશે ત્યાં આપણે કૈલાસની યાત્રા એ બધા ગયા બધા એક નયા એટલું એ સરસ લાગ્યું બહુ ફ્રેશ કોણ હા એક જઈને આવ્યો પંચ પરમેશ્ઠી પદ છે બીજી આરતી સ્વામી ની પંચ પરમેશ્ઠી પદ પામે પરમહંસ પદ પામી જ્ઞાન અજ્ઞાન લણે લણે એટલે એટલે કે આ અજ્ઞાન જ્ઞાન વ્યવહાર ચારિત્ર મોટી હોય ને એમાં ભગવાન ની આરતી એમાં ચોથી ચોથી આરતી દાદાની અધિટ તપ કરે અધીટ તપ કરે જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી સ્વચારિત્રહ એટલે રોજ આપડે જો ઘરમાં હોય ને આખા આજનો વ્યવહાર તો બધો સવારથી સાંજ સુધી બધું કંઈનું કંઈ હોય રહ્યા કરે પણ આરતીના સમય કાઢી લીધા બને તો એક વખત શક્ય વાત બે વખત કરે તો ઉત્તમ બધાને મળે નહીં પણ સવારે સાંજે અને પછી આખા દાળ લાગે તો બહુ ઉત્તમ છે આ તો સમજાયું એટલે હવે અમે આટલો અલવ છેલ્લું કે મોટી લૌકિક મોટી નીરખી નૈણા ઠરે છે અલૌકિક મોટી દેખી આત્મા ઠરે છે એમાં આપણા ચંદ્રકાંતભાઈ ચંદ્રકાંતભાઈ હતા ને ભાવિતગર સાહેબ ચંદ્રકાંતભાઈ એમને એક વખત એ દાદાને જોયા અને એમનો વ્યવહાર બધો બહુ મોટો હતો અને વ્યવહારમાં જુએ અને એક વખત થયું દાદા ગયા હતા એમને લાગ્યું કે વ્યવહારને કારણે છે ને કે આ લોકો ઝવેરીઓના બધા છે અને એ લોકોની આંખોની પરીક્ષક શક્તિ એટલી સુંદર હોય છે ઈરો હોય કે મોતી હોય ગમે તેવું હોય તો એમાં કૃપાળુદેવે કહ્યું છે કે સોપારી જેવડું એવું મોટું કિંમતી નંગ હોય સોપારી જેવડું અને એમાં ઝવેરીની આંખ એના પર ઠરે અને જેવી ઝવેરીની આંખ ઠરે એવી એટલી એની કિંમત કરે આ ઝવેરીઓ તો બધા હોય છે દરેક દરેકની આંખ ઠરીને કિંમત કરી દે જુદી આવે તો દાદા આ ઝવેરીને આંખ એવું તો નથી બોલ્યા પણ આપને જોતાં તો મારો હાથમાં ઠરી જાય જ કે છે हाँ मारो हाथ में ठे जायानुभव थी कमने आई रात पे अलौकिकौक बढ़ो विस्तारों शास्त्रोंमेशानंद जी पर महात्मा शास्त्री भाषा उड़ी गई अपने तो <laughs> વિતરદી પાસે એકદી આવી ગઈ આ પાંચ વાક્યોમાં અને બે દ્રષ્ટિમાં પચી જ ગયું બધું અને ફાઇલ અને બધું આખું સાહેબ આખું બધું સર લઈને ફાઇલ બસ બધું પછી ફાઇલ ઉપરથી ફાઇલો સમજવું હોય તો દરેકે સમજવું પડે ને ફાઇલે જ પડશે ને કઈ જશે હા બેઝિક ફાઇલ જ્યાં હોય ઠેકાણું ના પડે તો પછી ફાઇલો પછી એમ પછી પેન્ડિંગ જ રહ્યા કરે ને ચાલો શું છે એક પદ સરસ લે આ શું છે ટાઈમ 10-15 મિનિટ કરો આપડે ગરમ લાગે છે ચાલુ કરો કારણ કે ઠંડીનો વખત આવ્યો ને બધો સંચિત આવ્યો મજા આવે ને તબિયત કેમ છે તાલીસ દાદા દૂર છતાં પાસે લાગે છે જય સચિદાનંદ મંત્ર ના પુષ્પો ની જય સચિદાન મંત્રના પુષ્પની અવિન્ન મારા ચહેરાવે છે અવિ છા તેરાવે ઉઠતા ને બેસતા ફાઈલોની ગૂચમાં બંધોની બેસતા ની મૂળતામાં લૌકિક સંધોની બુજવણ ની મૂળતામાં સૂક્ષ્મ રૂપે આવી પ્રકાશ છે સૂક્ષ્મ આવી પ્રકાશે છે ગુળ ચાવી ઉા ઉગાડે છે ગુડ ચાવી ઉા ઉગાડે છે દાદા દૂર છતા પાસે લાગે છે ta pa se la ge che જય સચિદાનંદ મંત્ર ના પુષ્પો ની જય સચિદાનંદ મંત્ર ના પુષ્પો માળા પહેરાવે છે અવિન્ન મારા પહેરાવે છે જળથી જે દશા મરી આવે ના ચેન પલ છીન કટે ભારી ના ચેન યલ છિન કટે ભારી ત્યારે દર દિલ માં જબોળે છે ત્યારે દરિયા દિલ માં છે અને શાંતિનું પંપ માળે છે અને શાંતિનું પંપ માળે છે દાદા દૂર છતાં પાસેલા ખ્યાલમાં રહી ગયું બધું મજાનું છે જરાક આજે આપડા ભરત લિંગા કઈ ગયો તું છું ને ધીરુભાઈ ત્રણ સૂત્રો પૂછ્યા છે એ લઉં છું એટલે એમાંથી તને પહેલાનું તારો સવા જવાબ આવી જશે સમજાયું ને અને લગભગ ઘણું ખરું તને સમાધાન થશે નમો મિત્ર દાદા ભગવાન ના સિમ જયકારો જાય સચ્ચિદા सूत्र नंबर बसो सितौतेर श्रेणी बतक इटे पीटवर्टे को भाव सूचक है के स्वरूप हो सत्ता है भाव करने सत्ता नहीं ભાવ સ્વરૂપે રહેવાની તમારી સત્તા છે કયો ભાવ તો કે સિન્સિયરલી ઓનેસ્ટલી હું ઇન્ટુ ઇન્વર્ટેડ કોણ પાણ રહેઉતે એટલે પોતે જ પોતાના સિન્સિયર ઓનેસ્ટ રહેઉતે અને શુદ્ધ ઉપયોગ કયો આમાં શું સમજું સાહેબ અરે ભાવ જે છે હ એમાં રહેવાની સત્તા છે હ રહેવાની સત્તા છે કરવાની મોટી વસ્તુ છે દ્રષ્ટિ મુખ્ય છે તો ને દ્રષ્ટિ બધું એના પર જાય છે આખું બોલો બોલો નિશ્ચય દ્રષ્ટિ આત્મા છું સમજાયું કે નહીં ભાવ સત્તા રૂપે વણીને લઈને આવ્યા છે બધો કરવાનો છે આપડો એમાં તો કોઈ નું ચાલવાનું નથી એમાં નવો ભાવ કે કશું નવું કશું જ ના કરી શકો તમે પરંતુ તમે એની સાથે શુદ્ધાત્મા દ્રષ્ટિથી છો ને શુદ્ધાત્મા છો પણ શુદ્ધાત્મા થઈ નથી ગયા વચ્ચે ભાગ લઈ લીધો આજે જુઓ એટલે એને ભાવ તો થયો ને ત્યાં દ્રવ્ય ક્ષેત્ર બેઝિક ફેડરલ ચાર કોજિસ છે આ ભાવના આપડા ચાલુ ભાવના પ્રાપ્ત ભાવના એમાં ભાવ મુખ્ય વસ્તુ છે એ ભાવ હોય એટલે પછી ટાઈમિંગ બધું આવી જાય છે ધીમે ધીમે સમજાયું ભાવના અને ટાઈમિંગ અને ભાવ એટલે કે જેવું આપણા શ્વાસ ચાલે છે બધા અને વર્તમાનતામાં છીએ એટલા માટે ભાવનો અર્થ છે એનો વાત સમજાઈ એટલે કે આજ્ઞા ધર્મમાં આપણી સિન્સિયરિટી અને તમે બધું આખું સુધારતા વાંચ્યું કે નહીં બરાબર હું પણ એ રહેવું એટલે પોતે જ પોતાને સિન્સિયર અને ઓનેસ્ટી રહેવું તે એટલે પેલું હું ઇન ટુ ઇન્વેટર કોમાવારું પોતે સ્વરૂપ રહેવું એટલે નિષાંદજી કે છે રેલ ના પાટાની જેમ શુદ્ધ ઉપયોગ થી જોવા સ્વરૂપે એનો એ જ અર્થ આવ્યો છે એને વ્યવહાર દ્રષ્ટિ હાથે ની છે એવી રીતે રહેવું જ પડશે ને એટલે પેરેલ કઉ ને પાટા લીલા પાટા એક તો હોતો નથી કોઈ કોઈ જગ્યાએ હોય છે ટેકરીઓ પર ચડાય તારકે છે પરદેશો બહુ છે એક જ પાટા ઉપર ચલાવી દે તો ના એવું નથી બે પાટા છે બે પાટા અને એટલા માટે પછી એ નિશ્ચયનો પાટો અને વ્યવહારનો પાટો એ નિશ્ચયનો પાટો એમ ચાલે વ્યવહારનો પાછળ પડી ગયો છે ને ધીમે ધીમે એને પકડવું પડે આ ગાડી તો ફાસ્ટ જાય અવસ્થાની બહુ કવિરાજ કે છે दादा भगवान कहूली भूल खबर જે પહેલી ના હોય પહેલી પછી એના આંકડા કેટલા આવે ત્યાર પછી છેલ્લી આવે ને નંબર પહેલો લાગે એનો પાછું નંબર પહેલો લાગે નામ ભૂલો કેટલી હોય આપણા કેટલી પાંચ દસ હશે હશે કેટલી પણ તમને શું લાગે છે આટલી મોટી અને પાછો વ્યવહાર બધો સંભાળે છે બબે છોકરાઓ ઇન્કમટેક્સની ઓફિસ બધી બેવ તૈયાર થઈ ગયા દહી કહીએ છીએ અને અંદર મશીન ચાલે છે બે ધારા દતા બે ધારા વહેચારું કે બે ચાલ્યા કરે અને આપણી શુ આત્માની નિશ્ચય શુદ્ધ ઉપયોગ પરિણતિ છે એ આપણે રહ્યા કરે બે પણ પેરેલ રે એટલે કહેવાનો મતલબ શું છે કે આપણને આ મળ્યું છે જેવું પેરેલ રે અમે અમારું અંદર જોયા કરીએ સમજાવ્યું એટલે છેલ્લો ભૂલ આપણે દેખાશે તે વખતે વ્યવહાર અને નિશ્ચય બે સાથે જ એટલે વ્યવહાર નિશ્ચય સ્વરૂપ એક થઈ જાય બંને એક બરાબર ચાલતો હોય અને નિશ્ચય નું જોવાપણું એને એ નિશ્ચય ના જોવાપણામાં એ દેખાતો જતો હોય તો આ થતો જતો ને દેખાતો એ જ હોવું ઘટે એને શુદ્ધ ઉપયોગ કયો શુદ્ધ ઉપયોગ કઈ જ છે ને સમય મુ છે સમજવાની કોશિશું દાદા હું આ બધું અમે આ શરીર શીખવાડેલું એ બધું જ આવ્યું અંદર તમારે જઈએ આગળ ત્રીજું છે સમજાય બસો ત્રીસ મો સૂત્ર બત્રીસ ની શ્રેણી માંથી જે નિશ્ચય જે નિશ્ચિયાત્મક સ્વરૂપ છે નિશ્ચય નો વ્યવહાર છે કોઈ જગા એ વાણીમાં એવો શબ્દ નથી ખરો કાંતિ આનંદજી આપણે શબ્દ થી મુક્તિ પામી છે પણ હજુ આપડે આ વાણીના શબ્દો છોડતા નથી ને આપણે છૂટવું હોય તો આપણે છૂટું રેવા દે છે આ જીવડી કહીએ છીએ જ્ઞાન હકીકત કોઈ દાડો ખોટો સિક્કો જ ના હોય એનો ખણ ખણ ખણ ખે સુધાત્મા નો બરોબર છે નહી સાહેબ સ્વરૂપે વ્યવહાર ને જોવા પડવું એવી રીતે જોવા વ્યવહાર ને જોવા વ્યવહાર થી જોવા પડવું એટલે એ નિ भरत लिंगाय तारू से तरचिए मगे घत आप कहो छो व्यवहार अमने बाज्य मना सोना शीखे તો દાદાજી મને મારા ઘરમાં ત્યારે મારી ધીરજ ખૂટી જાય છે અને મારે જાણવું છે તમને બા અને સોનરબેન પાસેથી કેવો પૂછે છે દાદા ના એના એનો એનું સમાધાન તો કરવું જ હશે જેથી હું પણ મારો વ્યવહાર મારા ઘરની વ્યક્તિઓ પર શીખું અને એમને એમને પ્રેમથી સાચવી શકું એનો પ્રશ્ન સારો છે જો હા અમને આ અમારી દીકરી છે તે વ્યવહારથી મારે એમાં ચાલે જ રહેવાનું ને મારે કે બધાને બોલવું પડે છે મારી વ્યવહારથી દીકરી છે કહેવું પડે છે બધા સમજી જાય છે ને એ અને મારી દીકરી છે એ મારે પડે છે જે જાણતા હોય તો બધા સમજી જ જાય છે ને બોલવાનું શું રહ્યું સમજો કે નહીં પરંતુ એ મારી દીકરી છે આ બધું નીકળી જાય ને કે એનાથી ગમે તે વ્યવહાર થાય તો પણ એ મારો વ્યવહાર માનુભવ વાહ એના શીખવાડ્યા વગર કેવી રીતે આવે એટલે આ શીખવાડે કહે સાથે કહીએ છીએ કે મારી સમજણ એ સમજણ વિકાસ પામે નહી સમજે મંદરબા બોલ તું બધું શીખવાનું મળ્યું છે કે બધી જાતના આવે નીચા કરે આમ ધક્કો મારે આમ કરે છે આ બત્રીના ત્રણ સૂત્ર બહુ ઊંચા છે બહુ ઘણા આ કેવા જ્ઞાન સૂચક ના છે આ તો એ જ પરમ બી નહી એજ પરમ બી આપણામાં વિનય ગુણ ખીલતો જતો જાય એ પરમ વિનયમાં પરિણમે પણ આપણું ખીલેલું વિનય ગુણનું પુષ્પ પાંખડી ખીલે ફર્સ્ટ ક્લાસ ખીલતી જતી જવી જોઈએ એ બહુ જરૂર છે અને એ ક્યારે ખીલે કે આપણામાં શુદ્ધ પ્રેમના બીજ પડ્યા હતા આપ્યા છે એમને જોયું બધું જોઈએ છે એમને તો એમને શુદ્ધ પ્રેમથી જેટલા દેખાય એટલું તમને લાઈફ કરે અને વ્યવહાર છે બધું આપણે શરીર લઈને ફરીએ છીએ કરિયુગમાં તો એટલે કોઈને શુદ્ધ પ્રેમમાં થોડીક આમ લાગે પણ પછી પાછું આવી જાય એને એટલે દાદાએ શું કહ્યું છે મારી છ સાત વાસો તને સરખી લાગી દસમાંથી અને આઠમી ના લાગી તને ખિસ્સા મૂકી રાખજે એના વખત આવશે તને સમજ દાદાએ ચંદ્રકાંતભાઈને અને બીજા શરૂઆતના મહાત્માઓને કહેલું બની શકે છે આજનો વ્યવહાર શું ના કરે આજનો વ્યવહાર શું ના કરે માણસને કેમ કેવા લઈ જાય પણ એ બધું એવું નથી મહાત્માને કંઈ બહુ નડતું નથી પરંતુ થોડો વખત જરાક અકાવ્યું મૂકે અકરાય મૂકે એટલે વહેણ અકરા અકરાયેલા નીકળી જાય આપણાથી બને પણ તેનું પછી પાછળથી દવા કરી નાખવી પડે આપણે શું પેટમાં દુખ્યું તો કંઈક પેટનું કંઈક આપ ડૉક્ટર કંઈક લઈ લેવું પડે શું કરવાનું હ એમાં કંઈ આપણે કંઈક ક્રિયા કરી નાખી કરતા થઈ ગયા આ તો બધું ચાલ્યા જ કરે ઉપચાર શબ્દ બહુ મોટો છે ઉપચાર એ શાસ્ત્રનો ઉપચાર એટલે હવે આપણું જેવું વ્યવહાર દ્રષ્ટિથી ગયું તે ઔપચારિકથી ઔપચારિકતાથી જાય છે औपचारिकता हाँ उपयोग आप हो घटे शुद्ध हाँ ये औपचारिकता आखी कुदरती रूपे औपचारिकता में निकली सहज्र रूपे थी जाइए सरलता जती जाती जाएली अमने दिखाई है तरह थी जती जाए मिंदबेन सरलता तन दिखाई से बेन हाँ बस एना ते देखाय से थोड़ी हाँ બહુ સરળ છે ઓલે ચાલો થઈ ગયું તારું ત્રણ બીજો છે કંઈ એક છે નહીં હજુ એક થઈ જશે એમાં એક જ જાતના છે દાદાજી એક વાર આપે કહેલું કે વ્યવસ્થિત તો અમને હોય પણ અમે એને ગાંઠીએ નહીં અહીં ગાંઠિયાએ નહીં એટલે શું એ તારે કેવી રીતે બને તારે શીખવું છે એમ હમણાં વાતો આટલી બધીથી એમાં આવી ગઈ વાતો આ બધી જો તે ધ્યાનથી સાંભળ્યું હોત તો તમે આપતો પુત્ર કોઈ બેસી કોઈની જોડે બેસીને સમજી લેજે હમ જા દાદાજી આશીર્વાદને કૃપામાં શું તફાવત તફાવત આ જ્ઞાનીની કૃપા હોવી એટલે ખરેખર શું મને આપની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય આશીર્વાદને કૃપા એટલે આશીર્વાદ વ્યવહારથી કહેવાય અને કૃપા નિશ્ચયથી કહેવાય એટલે નિશ્ચય દ્રષ્ટિથી એ નિશ્ચય શુદ્ધ જ્ઞાનનો ફ્લો થયા કરે દ્રષ્ટિથી એ બધો કૃપાનો ભાગ કહેવાય શું કહ્યું શુદ્ધ શુદ્ધ જ્ઞાનનો શુદ્ધ દ્રષ્ટિથી જે ફ્લો થયા કરે એકબીજાના વ્યવહારમાં એકબીજા સાથે એને કૃપા કહેવાય અંદર એવું સ્થિતિ હોય તો પછી એટલી કૃપાનો ફ્લો હોય જ અને કૃપાનો ફ્લો એ છેલ્લો છે એકદમ તો કોઈને આવે નહીં પણ આપણા વ્યવહારમાં આપણે એકબીજાને કંઈક આશીર્વાદને આપણું અમને રાખજો તમે રેમ રાખજો આશીર્વાદ રાખજો બોલવું પડે છે વ્યવહારમાં અને કૃપા સાથે આશીર્વાદ એટલે તો મૂગી આશીર્વાદ બધા મૂગા અને કૃપા એ મૂકી હોય એને કશું બધું ના મનવચન કયાની એક્ટિવિટી ના હોઈએ શું કંઈ ત્યાં બેન રાજીવ પણ કૃપા બહુ વસ્તુ જુદી છે રાજીવ પોતે જ્ઞાની પુરુષ છે એ આપણે દેહધારી પરમાત્મા છે આપણા અને એ જ્ઞાની પુરુષને દેહધારી પરમાત્મા છે તો વ્યવહારમાં આપણે બધા એમની જોડીએ નજીક હોય કેટલું બધું બન્યા કરે એટલે કોઈ વખતે આપણે એ જ્ઞાની પુરુષને અનુકૂળ ના હોય એવું આપણે થતું હોય એ આપણે સમજવા આપણે જ્યારે એ કરવા માટે ત્યારે એ થાય એટલે થોડો રાજીપો થોડો ઓછો ના શું એટલે જ્ઞાનીકૂળની અનુકૂળતા એટલે કે શરીરની નથી હોતી એ બધી એમને એમની દશા છે એ દશાને ડિસ્ટર્બ ના કરે એવું હોય પણ એ તો વ્યવહાર છે બધું બનાવવાના સંચોક્ત બનવાના જ છે બને જ તો અમુક બને નહીં ને એટલે રાજીપો અને કૃપા બે નજીકના છે પણ એ જ્ઞાની પુરુષ માટે છે અને મહાત્માઓ માટે પોતાની સમજમાં આવતા જતા જાય ધીમે ધીમે આવે દરેક પોતાના ઘરના નજીકના વ્યવહારમાં જ આવે તો બધું અને મહાત્માઓના વ્યવહારમાં ખાસ જો આવવું પડે કારણ કે બધા જોડે એટલા બધા વ્યવહારમાં ના તો સત્સંગમાં મળીએ એટલું બધું હોય પણ એ બહુ કેળવવું પડે છે ધીમે ધીમે શું કહ્યું એટલે જ આ બે દ્રષ્ટિ આપી આ દ્રષ્ટિ જ એટલા આપી કે આ બે આંખોને આ બે આંખો સખણી થઈ જાય શું કહ્યું આમ તો ડબલ જોતું નથી એક જ જુએ છે ના નહી પણ એ ખરેખર એક જુએ સાચી રીતે બે આખું બધે પોતે એની જોડે વ્યવહારમાં આવે તો પણ મારો વ્યવહાર મારી સામે આવ્યો અમારી આવ્યું એટલે સામે નિમિત્ત આવ્યું નિમિત્ત તો કોઈ પણ હોય શકે ટપાલ વેચવા વાળું કહ્યું છે એ તો બધા કે શું માર્ગ બધું ના આપણે આપણું મેઠું કરેલું ચોખ્ખું કરવા માટે તમને વાસણ આપે છે તમારું કરેલું ચોખ્ખું કરી લો તેને કોઈ પહોંચાડનારો હોવો જોઈએ આપણને ચપાલ સમાચાર પહોંચાડવા ના હોય આપણે સમાચારો મોકલા આગળ ચાલો હું આપને જ્યારે પણ દેખું છું જોઉં છું ત્યારે ઘણી વાર મારી આંખો ભીની થઈ જાય છે આવું કેમ થતું હશે એ આત્મઉલ્લાસ છે તું મારામાં તું તને લાગે છે ઓ મને મને મારું જ છે એવું લાગે છે તને એટલું સમજાયું ને એટલે જ અમે કહીએ છીએ ને અમારે કોઈનામાં અમને ભેદ ના હોય વ્યવહાર દ્રષ્ટિ જ તો એ ભેદ પાડે એવું કોઈનું શબ્દ પણ નીકળે ને તો અમને ભેદ ના પાડી શકે કોઈ બાકી શબ્દમાં બહુ બળ છે પુષ્કર બળ છે સમજવું ને હા સમજાઈશ તને શબ્દ તો બહુ પાવરફુલ હોય છે આ કારના અમને ભેદ ના પડે કોઈને પરંતુ એ અમારે બોલાય નહીં કોઈને વ્યવહાર તો વ્યવહાર છે વ્યવહારથી રહેવું જ પડે કોઈ કોઈ ચાલે જ નહીં શું કહ્યું તમે મને પાંચ રૂપિયા હોય તો પાંચ રૂપિયા આપો અને વ્યવહાર શું કહે છે કે આપ્યા તો આ પાંચ રૂપિયા બધા મારે કંઈક આપવું જ જોઈએ તમને તો આપણે ઘણી વખત કહીએ છીએ કોઈનું આપેલું આપણે એમાં ઉમેરીને પાછું આપવું જોઈએ આપણે ઘરના સંબંધોના વ્યવહારમાં કહીએ છીએ સમજાયું ને દીકરીને ત્યાંથી આવ્યું આપવું ઉમેરીને આપવું જ પડે છે લગ્ન હોય પ્રસંગ હોય તો આપે તો ખરા જ બધા એવું ક્યાં કહે છે સમજાયું તને છેલ્લું છે તારું આપનું આપેલું જ્ઞાન આપના અંતર આશય મુજબ મને સમજાય ને એ જ્ઞાન મારી અંદર ખૂબ ખીલે તેમજ ભરત અંદરથી ખૂબ જ ચોખ્ખો ડાયો અને સીધો થઈ જાય એવા મારા આશીર્વાદ લીધો મારે આશીર્વાદ આપવા નથી પડતા રહ્યા જ કરે છે પણ તારે વ્યવહારથી બોલવું પડે દાદા આશીર્વાદ આપજો રે અમાર તો જનરલ બધાને માટે કહ્યું કે કશું હોય નહીં એમાં ક્ષમા આપવી તો સ્પેશિયાલિટી હોય નહીં એટલે એ અમારો ધર્મ જ થઈ પડ્યો જીવનનો શું કહ્યું એવું બધું આજ્ઞાધર્મ એ જ કરે છે આપણને ક્ષમા આપીએ છે આ કાળમાં કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી એમ સામાન્ય બધા વ્યવહારમાં બોલે છે પરંતુ એ વાક્ય જયારે નીકળ્યું ને આ વિશ્વાસ બહુ કરવા મૂકવો નહીં પરંતુ માફ કરવું આપણું ધર્મ છે દાદા નું વાક્ય કરવા જેવો નથી એના વિશ્વાસ બેસી ના રહેવું એટલે પેલું કવિ ના લાઈનો છે ને બહુ મજાની છે સમજોજો ના રહે છે એટલા વિશ્વાસ આપતો સમજ્યું નો સંગત એ ના રહે છે પ્રારભ શું છે સમજવા માટે ન માગ્યું દોડતું આવે અને માગવા જાય તો આખું કહી જાય આવું છે અરે કેમ સમજવું હ કાર્યક્રમ શાંતિ સાંભળી લેજો ગુરુવારે આ ગુરુવારે જે દાદાજી નો સત્સંગ નવ થી દસ આજ જગ્યા રહેશે નઈ ભાઈ ગુરુવાર કઈ તારીખ છે સાંજના પાંચ વાગ્યા સુધી નવચંડી યજ્ઞ નું આયોજન કર્યું છે તો વડોદરા સંઘ તરફથી દરેક મહાત્મા આપતો પુત્રો ને આમંત્રણ છે પાંચ વાગે શ્રીફળ હોમવાનો સમય છે સમાધિ કેલનપુરી તીર્થ એમાં આજે મંદિર નો આખો ભાગ છે એના પાછળ છે બધું જગ્યાઓ છે સાડા શ્રી જે બધા સંખ્યા આવ અને પ્રસાદ તો પહેલો છે 100% ચોક્કસ પ્રસાદ આપજો પણ હા ચોક્કસ કેમ જને આબો તઈ શકો છો રવિવારનો દિવસ છે અને આપણે શનિવારની રેગ્યુલર પ્રાર્થના વિધિ સરીબેને કેજો શનિવારે અને રવિવારે જતો રહેજો કે જોએને સ્વાતીબેન પંચાલ એ વાસ્તે છે સરીબેન તમે જો ઈયા બધું અમારું પટેલ પાટણવાળા રાગીના ખલાસી સુજીત બારૈયા અને મનેશભાઈ મહેતા ફેમિલી એમના પિતાશ્રી ની પુણ્યતિથી છે એ નિમિત્તે એ અને એમના કંપની તરફથી આજના પ્રસાદી છે દા ભગવાનનાસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જય કાર દા ભગવાન ના અસીમ જય જય